યુ કઈ નઈ કરવાનો ફાઈલો નિકાલ જ કર્યા કરવાનો બીજું કઈ કરવાનો ફાઈલો નિકાલ થઈ રહ્યા કે તો ઇન્ટિગ્રમેન્ટ પર ગવર્નમેન્ટ થઈ જશે એવું થઈ જશે ને કે ઇન્ટિગ્રમેન્ટ થઈ થી કે ફાઈલો નું કામ બાકી છે થી આ તો ફૂલ ગવર્ન પ્રતિતી ફૂલ ગવર્ન ની તમારે છે પ્રતિતી પ્રતિશ્કેલ છે ઉડી જાય કસાય ઉત્સમ થાય અને કસાય ક્ષય થયા પ્રતિ અને થઈ ગયા હવે અમારે ક્ષય કરે રસીક થઈ ગયા પ્રતિ કૃષ્ણ ભગવાન ની જે પ્રતિ તે પ્રતિ પ્રતિ માં આપે બેસાડી દે વ્યવહારમાં હજુ ને અમારે ક્ષય કરવાનું ખરું વ્યવહાર ની અંદર કર્મ ક્ષય કર થયા જ કરે એટલે કરતા ભાવ નિમિત્ત થયા જ કરે છે કરતા ભાવ ને આ મેં કર્યું એ પોતે નૈમિત ભાવ હોય પોતે કરતા કરતા જવું છે કે નકલ નકલ રેયા નખો જેતો રે નકલ રેયા એટલે તે અવતા પર વધારે નકલ હોય પછી બીજા અવતામાં ઘડી ખરીદાયા કરા છે એટલે સોલ જોઈએ છે તો બીજા નંબર કાલા દેવું પડે નકલો રેયા નકલ બુધી રહી પછી નકલ કરે અરે આમ આમ આમ કરો ભાઈઓ તમે સબરાબુ કરજો હા બરાબર એક દિગી મશીનરી લીધેલી એક દાડો યાદ કરવા મશીન મને નામ યાદ નથી આખું કે આને શું કેવાય એટલે પછી સ્ટોર બ્રેકર કહ્યું પછી એ ના આવડી ગયું આવજ્ઞા આપી એ રીતે આ બધું કહ્યું છે કારણ તમે તમે તો શીખવા આ પૂછો તો પછી ભૂલી જાય ચાલો શીખલા જે જ્ઞાન શકે ને એ જ્ઞાન જ ના બધું આવડે ને બધું બધું જબરજસ્ત જ્ઞાન છે એ દાદા કે જે મારી અંદર જબરજસ્ત ચાર પાંચ સુધી નામ શું ભૂલી જાય વિચાર બની જાય પરિચય માં હોય ત્યાં સુધી ને આવી આવરણ દૂર થાય કે દેખાય આવરણ દૂર કરવા માટે શું કરવું પડે આપડે रण <laughs> का एकाग्र थे याद आपती है तो जाए આવરણ જ્ઞાન આવરણ ના કહેવાય એ આવરણ જ્ઞાન આવરણ કેવાય બીજું આ તો અજ્ઞાન જ છે એજ અજ્ઞાન અને જે એ છે યા તો રાજદેશ ના હોય કોઈ પણ જાતની તમે ઘણું ઘરું ભૂલી જતા ના કામની વસ્તુ ભૂલી જ થાય કે હું આવું કેમ જળ જેવો થઈ ગયો નહિ જળ જેવત થઈ ગયો બધું આત્મા થઈ ગયા જળ જેવો હતો તે પુસ્તકો શાસ્ત્ર નું રાખદેશ યાદ રહે બધું આખું શાસ્ત્ર નું શાસ્ત્ર યાદ રહે છે તો સુધી અને સમરણ એ જતી યાદ શક્તિ નું કરવાનું છે કેવું શક્તિ સમરણ સમ કરો કરો વસ્તુ રહી પણ રસ્તા ચડવાનાજાતનું સ્વરૂપ સમરણ રાખજો કે છે પહેલી વખત શાસન માં જરૂર નઈ ને શાસન લગે બરોબર છે કેટલાક ને ત્રીસ થઈ જાય જેમ જેમ રાખે યાદ શીખ્યું ગોખાઈ કરું કે આ છે આ છે ભૂલી ના જતા હોય કરે એ નહિ ને રાગદેશ નહિ છોકરાઓ ને યાદ શક્તિ સ્કૂલ માં રાગ નથી રાગો હોટેલ માં રાગ એટલે આપડે એનો બદલ રુચિ બદલવી પડે એની રૂચિ હોય આ મગજ હોય નઈ મગજ તો યાદશક્તિ વાળું જ હોય હબળે હબળે કઈ થાય છે એક વાર ગાંધી શું હબળે કરે હા પ્રતિરૂપી બદલે આલે પછી રૂચી બદલે આમાં આ સુખ નથી આમાં સુખ છે વિષય અંતે કરી રૂચી બદલે લે ધીમે ધીમે પ્રતિતી બિહારી અંતિ પર બરોબર ન ફરે દસ નઈ દના દરે એછી શી થાય હા વાલ તેરી કરવા આર્યા પર વાલ માઈ જ પથરો ઇન ફૂલ છોકરી તો હા હાજર હોય શક્તિ નથી એટલે યાદ શક્તિ યાદ શક્તિ હોય ગાયો ને ઘરે યાદ હોય કે નહીં યાદ શક્તિ એમાં યાદ શક્તિ નું પ્રમાણ ખરું ઓછા વચ્ચે ભદ્રીક તો પૂર્વ સંસ્કાર ચિત્રપટ પડેલા છે એના ચીજા ચાલે ના મળ્યું પછી છે તારે જાય બીજા દિવસ કમી ગયા છે અને મળ્યું હોય દાદા તે વખતે મરજી બદલાઈ હોય મળ્યું હોય ત્યારે તે વખત ની મરજી બદલાઈ ગયેલી હોય પૂર્વ જે મરજી કરી હોય તે પ્રમાણે મળ્યું અને મળ્યું તે વખતે એની મરજી કઈ બદલાઈ ગઈ હોય એટલે બધું અપ્રમાણ લાગે બદલાઈ ગયેલી હોય તો બદલાતી હોય બદલાતી હોય તારીકિને <laughs> સિનેમા લઈ રહ્યા છે અને પોતાનો હિસાબ જ લાગેલો દાદી ઘુસી ન કરતી દાદા સંતોષ થાય સંતોષી થાવ સંતોષી થાવ એવું કેવાથી ના પણ આ બેસી જાય તો લે જાય છે સંતોષ જ થઈ લોકો એમને રાખો સંતોષ સંતોષ છે પાસ નહીતો દેખવ હું આવું બોલ્યો કંટાળી નહીં લીલા પાસે બાંટાળી ગયો તું દેખાવ શું હું આવું બોલાતો બાપત બાપત જાણે બોલે બાપ બોલે બોલાય કરું સ્ત્રીઓને કુરું હોય તો આપડે કઈ હા કુકડા ચોરસ હોય થયા કહે થયા કહે માપુ હતું થયા હિસાબ છે બધા આપડા આપડી ઈ ગપુ કે બાર મૂક્યા તો મૂકવા પડે દાદા આપે તો અદ્ભુત કીધું કે બાર ગુણ્યા ગપુ બરોબર એકસો ચુવાલીસ તો એ ગપુ શું છે તે ખબર પડશે પ્રભુ નું જેનું ધ્યાન આવે છે મોડું બધું નાગપ એકાગ્રતા કેવાય અને એકાગ્રતા કરે જામ ભાઈ અને ધ્યાન માં શું ગાવે કે જીવતી મૂર્તિ નું ધ્યાન કરીએ તો એ હજુ એવો પ્રયત્ન નથી કર્યો કર્યો છે નિદ્રા મુદ્રાનું મોટા મોટા પત્તા નાખે છે પાણી એડે છે તે શું કરે એ ધ્યાન રાખે ફૂડી સંબંધ સાથે બીજા બધા ધ્યાન માં જ છે નજીક પડી જ આ લોકો સૌ લોકો એક છે પણ બોલવો મેટા ઊંચા હું સામાય ભગવાન હું બોલું છું દાદા ભગવાન છે એને બોલે બીજા બધું પરભારી કેવાય આ ના હોય તો પરભાર્યું પરિમા આવી સારું અનાજ ના પડે કંટ્રોલ રૂમ કંટ્રોલ આવતું પડે પણ આ તો કામ થોડું ગેસ બેંક છે આ બીજામાં કેવું કટ અને બીજું ના મળ્યું અથડામણ ના થાય સંસારમાં દેખાતું રેટ લેજ થાય ને દેખાવાનો ભાવીત કરી દરેક પ્રકારના રીતે ગુજરાત ઘટાડે એ વિજ્ઞાન કહેવાય ગુજવાડા વધારે 67 બહાર દુ કઈક હું બહાર આવ્યું પ્રાર્થના રજૂ નહી કર ભગવાન ને ક્યારે પ્રાર્થના છે ત્યાં કરી પ્રાર્થના અમારે કોઈ કાયદો નથી બરોબર ગમે જ પછી મજા એવું નઈ સીતાની મજા તાકી નથી આ મને ચિંતા કેટલો કરી દીધો મને ચિંતા કરી દીધો ચિંતા ના થાય એટલું બધું મળ્યા પણ દિવેલ ના આવેલ થયું કેવું લાગશે જગત ના બે રીતો છે ભગવાન બનાવનાર એવિડન્સ છે કેવું હોય તો ભગવાન ને બનાવનાર છે એવું બે બે રીત કે જગત ના લોકો ને ભગવાન ભગવાન તો ભગવાન જ ભગવાન થી લેતા તો નદી થાય છે આપેલો આવી નથી ભગવાન એવું માની ગયા તારા અઘરું પડે છે સામી વ્યક્તિ આપણા ઉપર ગુસ્સે થાય આપડે એવું માની કે ભગવાન આપણા ઉપર ગુસ્સે થાય છે એ માની જરા અઘરું પડે ભગવાન ના ડુંગર પર આપડે ગુસ્સે ના થઈએ પણ આવી સંસ્કાર સાંસારિક જીવન માં જીવવું મુશ્કેલ થઈ પડે સાહેબ કે છે કે આ જાત નો જો આપડે આ જાત ની લઈએ તો પછી સંસારી જીવન માં જેવું મુશ્કેલ થઈ જાય આ ગોટાળો છે ને એ જ વધારે ગુજરાળો છે આ ગોટાળો કાર્ય ને ભાઈ ગોટાળો જ ના થાય કેવી રીતે કાઢી શકે સઘલ છે આ તો સગલ ધીરે ધીરે જોખમદારી હોય મારી એ ભાવના સાથે પરગોળ સાઈદ કે જે રહે છે કે જી એની ભાવના સાથે આ પરદુખથી દૂર થાય કે મત પરદુખોથી મુક્ત થઈ જશે જો એમ વિચાર આ ક્રિયા કરે તો આત્માથી જોડાઈ ન શકે તો થઈ શકે એક છે કે જો એમ વિચાર કરે के हूं आत्मा हूं शरीर नहीं तो एम कैसे ना यह सही कि मेरे जोड़े कितने मास थे लगभग 30 गजर थे 30 गजर माय जोड़े थे कति दर्द में मुझे सर्व सर्वत्र दुख रही संसार में रहता हूं આપણને સરળ દુઃખથી મુક્ત કરે એમના સરવા દુઃખો થી મુક્ત થવું જોઈએ દુઃખ કેમ રહેવું જોઈએ સત્સંગ છે સુસંગ બધા એટલા માટે જૈનો માટે નથી જૈન ને વૈષ્ણવ માટે પારસી ને મુસ્લિમ બધા માટે છે આપણને દાર ભે છતાં દુઃખ ના આવે એનું વિજ્ઞાન કેવાય દાર ભે છતાં દુઃખડે નઈ છતાં મને મારે તો મને દુઃખડે નહિ મને મારે ઘેર બગડશે ને તો એ ને એવી છે <grappling obenosiriky> <trafficking> <Dracula> <isexual> <literature> કે ભગવાન પાસે જવાય એવું માણસ પાસે આવે તો ભગવાન ને વેચી થાય एक थे तो भगवान मृत्यु दुख ना कोई भगवान ना विचार न भगवान करे भगवानी जरुरत दुख हो मृत्यु दुख नहीं पेर मरवायु भगवान जुदू पाड़ी दीदेल दुख ना दुख न બધું પ્રજલ છે તે જ અપમાન કરે એટલે મનમાં બધું દુઃખ છે પછી ને પછી તમારી બે रोड मान में लोक सरकार मन पर है। इनको दान निरंतर जाए नहीं तो ये कला कला बोल। कुदा बुलाए तो दुखावे। कुदा बुलाए नहीं तो भी। माय बात માય નીકળી ગયેલા રહેશે કે ના એ લોકો शरीर ना तो प હું એક બે કલાક નું કરી આપું પછી તમારે કાં જાય નઈ શકું નિરંતર સેકન્ડ એજ લાય નહી હું આત્મા કારણ કે महाराज की लखिन बात चले तो कोतवाली पर दबदबा था कि मो जब ये अगर कीमत ठीक करे करे आगे कुल का नंबर क्या डाल है क्या चार तरह से अरुण भाई पारीक ने क्या जनता को साथ बोल के बुलाया દાખલા આર્સી જી સદન શું કર્યો જે કહ્યું છે એ પ્રમાણે ના થતું હોય તમારાથી ગેટી કરતી હોય તે વખતે તમારું ખાલી પૂજા કરવાનું સાધન છે મોક્ષ नहीं है हो हो तत्संदर जुआनु उग्र थे પછી જગત પાછી આપી દે જે થયું કરે હું કરું છું એમ કરે છે નિરંતર આજ્ઞા એ જ ધર્મ છે આજ્ઞા એ આપણે કહ્યું આજ્ઞા એટલે ની આજ્ઞા ને આજ્ઞા એ આજ્ઞા શું કહ્યું જ્ઞાની ની આજ્ઞા માં શિવશંકર ની આજ્ઞા આવી જાય બરોબર